મુશ્કેલ છે તો આ તો મહાત્મા બધા પ્રચાર નાખે મહાત્મા બહુ ઈચ્છા દાદા કેમ કઈ ફરતા થાય ને જેટલો ભાવી બધા ઘઉં નાતા ખાતા કેટલા પેપર કરંટ હોય તો એ ઓછા ઓછા કરંટ થાય તો એ તો સાધારણ સરળ કામ નથી આજે આ કામ નથી કરતો અત્યારે બરાબર કામ કરે છે કયો અવે બરાબર કામ નથી કરતો કયા અવય માં અત્યારે બ્લડ સર્ક્યુલેશન બરાબર છે પરમાણુ પરમાણુ નર નો સપ્લાય બરાબર છે એ બધું આપને તો બધી ખબર પડે કે હવે આપના કેસ માં લીવર મુખ્ય કારણ છે કે સ્પ્લિન મુખ્ય કારણ છે મૂળ કયુંરિયા સખત મેલેરિયા પ્રદેશ માં બે વખત હેરાન થયું હતું કોન્ટ્રાક્ટ લીધો તો એની આ અસર થઈ ગયેલી છે અને હિંમત દવાઓ દીધી નઈ હિંમત મને કઈ થાય નહીં વિચારની દ્રષ્ટિ આપણે દેવા ના લીધી કારણ કે અંકારી દેવા ના લીધી તો હવે એ અંકાર નિર્મૂળ થતા આ ઓપરેશન થી સ્ક્રીન કાઢવું તો કાઢવા દેવ તે વખતે આપે અહંકાર ના જોરે કરીને છે તો દવા ના લીધી હવે છે તો અહંકાર શૂન્ય થઈ ગયો આપણો તો કે છે કે હવે તમે એ અહંકાર શૂન્ય ના જોરે પેલા જે થયું તો અહંકાર હવે એનામાં રિએક્શન માં હવે તમે છે તો પાછું એ ઓપરેશન દ્વારા આ સ્ક્રીન ને કાઢી નાખવા દો કે ના દો નાખીશું ઓપરેશન કરવાથી કાટું રહેશે એ સ્ક્રીન પોતે જ કે હું દર્દવા જોવા રહી છું શું કે જેમ છે છે હા ખરી રીતે તો કોઈ મને લખે કે તમે તમારા તમારી મરજી શું છે દસ લોક માં છે સારું કહું કે ડાક્ટરોના કહેવાથી હું છું બાકી હું દસ દસ લોક માં જવું બધા દાખલો દાખલો છે એમની ઈચ્છા છે તો મારે મારે આગ્રહ સુરાગ્રહ થાય નહીં મારે જવું જોઈએ તમારી ભાવના ને મારે આપવું જ જોઈએ તો આનો મારો એક વખત આંકડો કરી આપવું જોઈએ તો દુરાગ્રહ થાય તમને કેમ મારી ઈચ્છા થઈ એની પાસે પહોંચી છે એનું અમે ખ્યાલમાં તો બધાની ઈચ્છા છે તો જશે ને બધાની અહીં મુંબઈ જતા ચેક કરાવી પછી બરોડા જવાનું ચેક કરાવવા માટે રાજેશ એટલે બધું અહીં મારી આગળ આગળ બધું બરા કરે અહીંયા વ્યવસ્થા બધી એ કરી આપેલી છે બધું આગળ આગળ બધી તૈયારી પહેરી થાય દાદા પછી જાય ના ખુલ્લું કહેવાયું નથી લોકો પછી આમ જ ના છે એ કોઈ મળતું જ નથી એટલે ગમે ત્યાં ખાઈ જશે ભાવ કરશે એવા ભાવ બગાડશે શું કે છે ભાવ બગાડે ભાવ ના બગાડે એટલા અજ્ઞાની લોકો ભાવ ભગત નો ના આવે ભાવ વગેરે એટલે પોતે કોઈ એનો કોઈ ઉપરીદ નથી પોતે જ છે એટલે ભાવ બગાડ કેવો થઈ જાય ને ભ્રાંતિ છે ત્યાં સુધી આવું બોલાય નહીં કે ભગવાન ની કોઈ પડતું નથી આપડે આ તમે પૂછ્યું હોય સાર વાળ ખુલું કરવું પડે આપણા મહાત્મા નો વાંધો નથી દુરુપયોગ કરેલા નથી આ મહાત્મા એટલું તો સમજી ગયા છે કેવી રીતે કે ભૂત ભૂત સવાર ની વાત રહી ગઈ ને વિશે કરી ભૂત જનતા ભૂત રે ને તમને બોલા મને તમારું તમારું મરતો નથી કારણ કે મને કોઈ ડર છે હું તો હિંમત થી ગઈ આ જ્ઞાન ખુલું કરાયેલું નથી ભગવાન છે બહાર મારે પબ્લિક માં બોલાવે એટલે એમને એમ કહું કે ભગવાન મથે ભાઈ રાખજો રાખજો શું કેવું અને ભગવાન નહીટો થઈ તો દંડ આપશે દુઃખ કરશે એ રીતે જ રાખીત બે ભાષા રાખવી પડે પૂછતા કે આપણું કૃતજ્ઞ માથી મને બહુ આરામ થયો નિષ્કર્ષતા વલણ છે તમારું ચારદાર ભાવ છે તમારો સંપૂર્ણ ચારવાર નહી ભાઈ પણ ભાવ થયું અમને ખાતરી થઈ ગઈ મિત્રો હવે મારા શું બુદ્ધિ પૂછ્યું કઈ વાત એટલે કે આપ્યામી ભાઈ જ્ઞાનીકૃત થઈ અને ગાડીઓમાં કેમ ફરક છે શું છે મોટરો કેમ ફરક છે મારા મોટરનો વાંધો શું તમને આવે એ મને કહો જ્ઞાનમાં શું અસર કરે મોટર મને મને શું અસર કરે એ તમે મને કુહો ये है गाय के गए महाराज भगवानी भाषा में बात करी है ना भगवानी आस्तु कार भगवान बात करू તમે ઉઘાડે પગે કેમ કરો છે એ મને એટલા માટે ઉઘાડો તમને વટાઈ ગયો કેમ તો ભાઈ કઈ મારો ને આજો મારા પગનીચે આવી હોય તો એમ લાગ્યો કે એમ થશે મહારાજ આપ્યા તમે બોલ્યા તમારા પગનીચે આવ્યું હોય તો તેમ લાગ્યો અને તેનો દિવસ તમે છો એ સદન સાચી રાખો મેં આ દેહ ને આ મન ને અને આ ભાઈ એક સં પણ મારા પણ રાખ્યું નથી તો આ દેહની જોખમકારી મને જ છે નહીં તમારા શાસ્ત્ર માં જઈનું વાસીન થાય કે આપણું ગુરુ જો હોય તો શાસ્ત્ર એમ કે છે જ્ઞાની ને કે નહીં કર્ઞાની ગુરુ હિંસા ના સાગર નો સંપૂર્ણ અહિંસક કહેવાય કહેવાય છે હિંસા નો સાગર જ છે એનો કારણ કે એને એવો ભાહર નથી હિંસા નો અને બે તો હોય તો હિંસા થાય દેહ ના માલિક નથી આવે માલિક નથી સર કોઈ કે સુધી માલકી પડવાનું નથી એનાનું એક પ્લોટ સુકે તમારી જોઈએ કોઈ પ્લોટો રાખ્યા પછી અરજી કરી અરજી કરી આ રાખવા થયા તમે અરજી કરી કે આ પ્લોટ માં એટલે તરત પોલીસ દ્વારા પહોંચી જાય અને ઘાસ ગયેલું થાય આજુબાજુ કોણ માલિક છે જૂના છે આ તો સ્વાભાવિકરો ખરો વેતી દ આજે એ માલિક નથી તારે પેલા બધા પાસે આવે ફરદા થાય એ તો માલિક નથી એનો પુરાવો લાવો સરસ થાય ઉપર ઘાસ ગયેલું છે મેં તો પંદર હજાર રાખ્યો છે ઘાસ ગયેલું એના ઉપરથી પુરાવો લાગે છે કે આ ચાર મહિના પહેલા જ છે એના ઉપર એ બધું માં જો આ હું ઈનર આવું દુનિયા કાયદો છે એ રાત્રે <laughs> <laughs> <laughs> ભૂત છે એ દેવલોક ની યોગી છે નાગેણી દેવલો ની યોગી છે એ દેવલોક ગણાય છે નીચેના કે ઉપરના ઉપરના નેચેના મનુષ્યોની નીચેના ભાગ છે મધ્યલોક થી નીચેનો ભાગ ત્યાં બે દેવલોક છે એક જુવર્સીવા મકાણ ખોટું આપણા બદલાવ અને રહેવાળા અને એક વ્યંકર પહેર્યું છે ભૂત વ્યંકર એ યોગ્ય છે એ દેવ લોકો યોગ્ય છે એમનો ધંધો શું છે કે કોની જોડે એક ચૂકું દોષ રાગાવ્યો હતો એ યો પ્રવેશ કરે એ યો અને વેર પૂરું કરે છે રોજ ધમકાવી નાખી પણ હિસાબ પૂરો થયો પછી થી પૂરો કરે ખરા એ લોકો ના શેટ નો હિસાબ છે હવે આ જે ત્રેસ કે છે એ ત્રેસ વસ્તુ સુધી છે બે પ્લસ મરી ગયો મળી ગયો નઈ એની એટલે ત્યાં આગળ એને દેહ મળે નઈ આ ખુ દેહ મળે નઈ સૂક્ષ્મ દેહ અને કાળ દેહ ભટકતો હોય ભૂખ લાગે તો શું કરવું હોય ગમે ત્યાં આગળ જેનો સંબંધ હોય ને વણાં એના પેસી જાય પછી ખાય એના શરીરમાં પેસી જઈને ખાય કોક ના શરીર માં પેસી ઊંઘે એમ નામ પે ભૂત બહારથી એ દખલ કરે આજે ઘણા છે તો આલ્મીનીકું શરીર છે તો એનું દોડું જ હોય જન્મ થી દોડું હોય એવા પ્રકારના હોય છે કોડ વાળા હોય અને એમની એટલે જસ્ટ એવું એવું શરીર હોય એવું બતાવવા માંગુ છું અલબી ની છે ને કોર દીદી છે આ કોર વાળો પડી આખું છે કે કોર વાળો ને પણ એવું જ હોય એવું જ આખું ધોડું શરીર હોય કોડ ની એટલે કોડ ની તો ધોડું શરીર હોય એવું ધોડું સાહેબ આ પપ્પા ની ધોરી હોય ને હા બધું પપ્પા ની ધોરી હોય ને હા માંદ રહ્યા બધા ધોર હોય ને ઇન્ક્રિમેન્ટલ જ ના હોય કેમ આ બે ગુડ કે જે ફેસ થઈ જાય કે પ્રેત ને કાણે મેથી થઈ એક એક પ્રેત ને કાય છે થઈ આઈ કર આવીને જાય છે તો ઘડવું નહીં પણ ઘરે ઘરે એવું બોલવું નહીં કે ભૂત ના બાપ માનસી પરવું નહીં કારણ કે પોલીસ વધારો કરે કેવું રાખીએ એવું જોઈએ રાખવું કપડા તમે કરું શું ના ગમે કોઈ આહાર ઉપર વધારો હોય કોઈ ઉપર વધારો હોય એને જ્ઞાન લીધું જ્ઞાન લીધું પછી રહે મારી એકદા કે દાદા મને જો મને કાકી મારે મારી કરે માર્ક આખી રોજ મને આખો એટલે પછી મેં એને કહ્યું કેમ આનો છો મેં બીજી કહીને પૂછ્યું તો કેમ તમે આ સવાલ ભસરી છે ધર્મ કરવા માટે દર્શન કરવા માટે બધા માથા ને પ્રસાદ આપ્યો ત્યાર પછી મેં પેલી કાકી પ્રસાદ ની આવકિર ધર્મો અરે જાઓ આવે શું કાંઈ હેરાન કરો પધરાઈ બીજી રીતે દરિયામાં અંદર પડીને ત્યારે પાછું કે પછી જયારે બૌરી થયા ત્યારે પછી અમદાવાદ વર્લ્ડ લેવલ પછી આ નટું દાદાનું છે દાદાનું મંદિર કર્યું છે બધા ધર્મ ના બધા મહાત્મા બધા ભગવાનો બધી બે ત્યાં આગળ બેહાડ્યા ત્યાં આગળ વિધિ કરાયું તમારે ક્યાં જવું છે મહેસાણા જવું પડશે તમારે સાહેબ મહેસાણા નથી જવું પડે તમારે ક્યાં જવાબ છે કહો સાકા અમારે મોક્ષો જવું પડશે કેટલા જણ છો ત્યાં ત્રણ જણ જવાબ પછી એમને ત્યાં આગળ મીઠાઈ બીઠાઈ બહુ ઘવડાય વિધિ કરી પછી ક્યારે કહ્યું કે તમારે ક્યાં રહેવું છે જવું જ પડશે તો આગળ જાવ કે બીજી કઈ જગ્યા ક્યાં બતાવો અહીં રહી આ મંદિરમાં આ મંદિર તો બંગલા ની અંદર આવ્યું ભય નહીં લાગે ને ભય લાગે નહીં પૂછ્યું તો ભય નહીં લાગે ને એટલે પછી એ લોકો ટાઈમ રહ્યા ક્યાં પૂછ્યું આવું આવું કોઈ ઘણું હ ને એટલે આયા દર્શન કરવા માં કેમ ગોધા આવો મહિના વડેલથી આવ્યા છો તારે રવડા કે છે કે દાદા એમને બહુ હેરાન થઈ ગયા છે પુરુષ અને શંકરના ભક્ત ડરે નહીં કર્યું ત્યાં ડરી ગયા છે કે તેનાથી આવો આવો કહ્યું જાણી થઈ શું થયું છે તારે કે દાદા મને તો બે દર પાસે પડ્યા છે આવડા આવડા દેખાડ્યા છે મને અત્યારે શું કરું છે ત્યાં કઈક હિસાબ કરો ને બાર જીવ્યા છે નહીં આગળ તને કહ્યું આવો વિધિ કરો પેલા મારે બધું છે સરવાયું છે એટલે પેલા લોકોને બોલાવ્યા ભાઈ તમે જે હોય તો આવો આપડે સમાધાન ઉકેલ લાવવાના ક્યાં સુધી આવું ઝઘડા કરશો તમે કારણ કે કહીએ ના કહેતા પેલા શું કહ્યું પેલા દેખાડ્યા પછી તમારા ઘરે દેખાડ્યા દેખાયા છે તારો બે હો તમે ત્યાં બેરો પછી આ સમાધાન કરવું છે તમારે ઝઘડો ચાલુ રાખો તે તમે મને કહો આ અમને કહે છે આગળ મારે સમાધાન કરવું એમને કહ્યું તમારી શિક્ષણ છે કે અમારે સમાધાન કરું છું ભાઈ પણ મને એવું સમજાય એમની ભાષા કરે છે એટલે પછી અમને બોલાવી અને માફી મંગાવડા આજ જે ગઈકાલે ફરી દેખાય ને પૂછાય એટલે બધું સમાધાન થાય આપણે જે શું તમે કહીએ ને સમાધાન કરીએ કે આપણા માપમા હોય તો એટલે મને લોકો પૂછા પગાર કરતા અમારી પાસે એના ઉપર કઈક તંત્ર અને યંત્ર અને મંત્ર એ શું નથી તંત્ર એ તાંત્રિક બદલાવ અને મંત્ર મન ની વિધિ નું છે મંત્ર એટલે આ યંત્ર થી આજે પ્લેન યંત્ર ચલાવાય છે આવતા બધા માંત્રિક પ્રયોગ હતા મંત્રિક પ્રયોગ માં કોઈ વસ્તુ જરૂર નથી પડતી વસ્તુ આ ત્યારે પેટ્રોલ નાખવું પડશે કામ કરવું પડશે એવી બધું જરૂર છે મંત્ર તંત્ર ને યંત્ર ત્રણ ની ત્રણ વાત વિશે સમજાવવાનું આ કહી રહ્યા છે તે છે અને આ ટૂંક નો એનાથી હિત અહિત બંને કરી શકાય એનાથી હિત અને અહીત બેવું કરી શકાય ને બંને દરેક વસ્તુ થી હિત ને હિત બંને દરેક દરેક ચીજ એવી રીતે નુકસાન નહીં કરતો દરેક વસ્તુ ફાયદાકારક હોય એમ કે ગુણધર્મ કીધા હોય એટલે દરેક વસ્તુ સભાવત એવો કે હિતા હિત બેવું હવે આપી પૂછવા લાગે એની ગતિ શું થાય અહિત કરનાર અહિત કરનાર ગતિ શું થાય આનો દુરુપયોગ કરીને અહિત કરનાર ગતિ શું થાય